જય સ્વામીનારાયણ ભજ ગોવિંદોવિંદ ગોવિંદ ડુક્રો યરણ ભજ ગોવિંદોવિંદ ગોવિંદમ કા તે કાંત ધનગતિતા ન્યંતા વાતુકિ તય ક્ષણમપી સજ્જન સંગતિરેજ ગો ભજ ગોવિંદોવિંદ ગોવિંદ્રજ મૂળ કાતે કાંતા ધનગતચિતા वातुल नियंता, क्षण संगति रेका नौ आ श्लोक में शंकराचार्य जी आपने चिंता न करने विषे समझ ચિંતાના સાતેક કારણો આપણે આગલા પ્રવચનમાં સાંભળ્યા એના પછીના પ્રવચનમાં આપણે સાત કારણોમાંથી છ કારણોના ઉપાય વિશે પણ સાંભળ્યું જેમ કે વિચારી શકે એને ચિંતા થાય वदारे पड़ती आकांक्षा अपेक्षा महत्वाकांक्षा एम्बिशन होने वे चिंता थायटली जवाबदारी एटली था चिंता थे ज्याटली आसक्ति होटली चिंता वारे थाय पाप करिए खोटू करिए अनि करिए तो अवश्य चिंता थाय चिंता करने स्वभाव हो तो चिंता थ कर आ छणों विषय अपने साध एक बाकी रू के जयरे दुख आए तेरे पिंता थाय दुख विषे घ પણ ટૂંકમાં એવું કે ઘણા દુખ તો આપણે ઉભા કર્યા હોય છે જેમ કે કોઈ વ્યસન કરે ચા બીડીનું વ્યસન છે હવે ટાઈમે ચા પીવા ન મળે તો હેરાન હેરાન થઈ જાય અને પછી એ બોલા કરે એવા હેરાન થયા એવા દુઃખી થયા ના પૂછો માથું ચડી ગયું કાંઈ ભાવે નહીં ચેન પડે નઈ એ હાથે ઊભું કર્યું બીડી સિગરેટ ગુટકાના વ્યસન હોય ને પછી મોઢાના કેન્સર થાય મોડું ઠરડાઈ જાય તો ગુટકાઓ વગેરે વ્યસન કરે ને પછી મુખમાં ચાંદા પડે કેન્સર થાય પીડા થાય દુઃખ થાય હોસ્પિટલાઇઝ થવું પડે તો એ આપણે ઊભું કર્યું ને ઘરમાં સાસુઓને ઝઘડો હોય તો સાસુને એમ હોય કે વહુ મને પૂછતી નથી ખાવા પીવાનું ચા પાણી દૂધ પાણી એ વહુને એમ હોય કે એ બહુ પેલા છે તો હું શું કામ પૂછું સસરાને પૂછે સમયે સમયે જમાડે એ કાંઈ રોકે ટોકે નહીં એટલે એને સાચવે પેલા ને બોલવા વઢવાનું થાય કે રસોડામાં એટલે પછી ન પૂછે આ ઊભો કરેલો દુઃખ છે ને થોડુંક ટણી ઓછી કરીને અને બાને પૂછી લીએ અને બા અથવા સમજણ રાખે કે હશે હવે વહુ નહોતી ત્યારે હાથે જ કરતા હતા કઈ દુઃખ છે પણ બે બે પોતાના ઊભા કરેલા સ્વભાવના દુઃખ છોડે નહીં તો દુઃખી થાય આના માટે કાંઈ મંદિરમાં પ્રાર્થના કરવાથી ઠાકોરજી કશી મદદ કરે નહીં ભીડી હતા જુડિયા રાખે પછી ભગવાન જાળવજો કેન્સર બેન્સર થવું ના જોઈએ પ્રાર્થના નો પણ કઈક બે જ હોવો જોઈએ ને બે જ એકાદ હોવો જોઈએ ને કઈક એટલે પ્રાર્થના પણ કાઈક બેય જ હોવો જોઈએ ને આપણે બીડીઓ ફૂંકીએ વ્યસન રાખીએ પછી કઈ ઠાકોરજી આ દુખ ન આવવા જોઈએ તેવું તો ના બને આપણો થોડો સ્વભાવનો દુઃખ હોય તો સ્વભાવ સુધારવા તો પડે આપણે ધ્યાન ના રાખીએ કે મંદિર થોડો હાથ પકડે છે કઈ એટલે આ અમુક દુઃખ એવા છે આપણે ઉભા કર્યા છે એનો ઈલાજ પણ આપણી પાસે જ છે અમુક દુઃખ એવા છે કે આપણે ઉભા ન કર્યા હોય રસ્તામાં જતા હોય આપણે આપણે હવે કોઈ ફટકારી દીધું એ દુઃખ છે આવ્યું છે પણ હવે પૈસાની સગવડતા ના હોય ઓપરેશનની તો દુઃખ થાય ચિંતા થાય વ્યથા થાય બધું થાય પણ સગવડતા એવી હોય કે અત્યારે હાથ ઉપર ન હોય પણ પછી ગમે ત્યારે થોડું થઈ શકે એવું હોય તો એ થોડું મહેનત કરવી પડે પણ વ્યવસ્થા થઈ જાય એટલે અમુક દુઃખ ભલે આપણે ન ઊભા કર્યા હોય આવ્યા હોય પણ થોડું એના માટે મથવું પડે તો નીકળી જવાય બાકી તો હવે તો સંસાર જ દુખા લય છે તો બધું આવ્યા જ કરવાનું છે ને મથે તો નીકળી જાય बीजो दुख ना प्रकार है तीजो प्रकार एवं आप चा पास पैसा हो सगवटता हो बढ़ी जात व्यवस्था हो बीमार पीड़ा होलाज कार नीवड़े तो यू कई चालतु नहीं परिस्थिति घनी भूकंप थ था अनावृष्टि थाय अतिवृष्टि थाय बहुत ठंडी पड़े बहुत गर्मी पड़े अपने शु चा રોગ રોગચાળો ફાટી નીકળે ઉલડ ફાટી નીકળે ક્યાંક એવા ફસાઈ જાય તો એમાં આપણું કઈ ચાલે નહી ત્યારે એક જ ઈલાજ હોય છે ભગવાનને સોંપવું પડે ભગવાનને સોંપે ભગવાન ઉગારે બાકી કંઈ चिंता करे कहीं थाय नहीं भगवान जेवा अचरचकारी है ये येनी रक्षा करवानी रीती पण की रीति नीति पचरचकारी आपने कई समझा नहीं समझाई जाए तो भगवान शा नो बहु अचरचकारी एनी बुद्धि एट्ले शू कहू देवताओ ने मोटा मोटा ईश्वरो ने गम पड़े नहीं कर प्रलादी बचाधो सी अर्धो मनसा माँ भाजना थांबला गे तक करे पे होली कथा तो तक खबर है प्रसंग बहुत सरस रूपक बहुत एक वृक्ष वृक्ष मेहता था अचानक पारधी आ शिकारी धनुष्बान चढ़ाने आम तैयार थे होलाफड़ी गां होली ए कीधु हो जो आ गया तो उड़वा विचार करज आसी गये પક્ષી બાજ શિકારી પક્ષી બાજ હવે જો હલે તો બાજ ને ખબર પડી જાય અને જો ના હલે શિકારી મારી નાખે બે બાજુ આમાં આપણું કઈ હલે ઘણા ને એવું હોય છૂટું કરે તોય દુઃખ ન છૂટું કરે તોય દુઃખ ના આવા ઘણા કેસ હોય પછી અમારી પાસે અમારે શું કરવું કઈ ઇલાજ તમને નથી જડતો તમને શું જોડે ઘણા એવા આવે હોય કે સામે આમ મેં કહેતો કેટલા વર્ષ ખેંચી નાખ્યા મને ક્યાં બાર વરસ તો ખેંચ્યા ખેંચી નાખો ને બીજા બાર એ સિવાય બીજું શું થાય બે બાજુ કાળ આવી ગયો અબતો સમરો હરરી હવે મોત આવી ગયું હવે હરિનું સ્મરણ કરો હોલી હવે બીજું કાંઈ થાય નહીં અને એમ કેવાય છે કે હોલા હોલીએ હરિનું સ્મરણ કરવામાં એક નામ લીધું ના લીધું અને પારાથી આમ જ્યાં તીરા મૂકવાની છોડવાની અણી એ જ વખતે વૃક્ષના થોડી તો ક્ષણ હાથ હલી ગયો એટલે હોલા બાણ લાગવાની જગ્યા બાજ પક્ષીને લાગ્યું બાજે મરી ગયો અને પેલો શિકારી મરી ગયો હોલો હોલી બચી ગયા એક જ ક્ષણ ઉડાવી દીધા આ હરી કરે બીજા ભગવાન સિવાય બીજો કોઈ કઈ મદદ કરે નહિ એટલે તુલસી દાજી એ બઉ સરસ લખ્યું છે જીવ જીવ કે આશ્ચરે જીવ કરત હે રાજ જીવ જીવ કે આશ્ચર્ય જીવ કરો છોકરા લેર કરે છે ને કયો તમે કમાવો દોડો જેના ઘરમાં કઈ ન હોય જીવને જોખમે ચોરી કરવા જાય કેટલું કેટલું રખડે આખી રાત રખડે મોત ને હાથમાં લઈને પણ ઘરે લાવે પૈસા શા માટે બૈરા છોકરા એક જ ખાલી લગ્ન મંડપમાં બૈરા એ હાથ સોંપી દીધો અને હસ્ત થઈ ગયો આખી જિંદગી જવાબદારી મરદ ઉપાડે છે બોલો તો ભગવાનને સોંપી દે ભગવાન ના ઉપાડે એમ તુલસી के जीव जीव के आश्रय जीव करते है राज तुलसी रघुवीर के आशरे परणी जाए तो राजा नी राजू हो पीव भगवान ने जो सोपाई जाए वेश आ ना कारण की क्या सोपाई नहीं ज्यादी आप वेश चित्त थी બે વિચારી ભક્તિ હોય મન ભટક્યા કરતું હોય સંસારમાં અને ભગવાનની સાથે હસ્તમળાપ ન થાય ભગવાનનો આશ્રય ન કરે તોય એની આ બધી જવાબદારીઓ ઉપાડતા નથી હટાવવા માટે ઈલાજ તો છે પણ હરીના પડે જેમ સ્ત્રીએ કોઈક થવું પડે કોઈક ના થાય તો એનો ભાર ઉપાડ્ર મોટું કામ છે આપણે આગલા પરવચનમાં સાંભળ્યું ને કે ભાઈ આવા દુખ હોય એમાં આપણો ચિંત્યો અર્થ કઈ નવસરે નરસિંહ મહેતાએ કહ્યું છે આપણી એમાં ચિંતા કરીએ શું વળે ભલ્ભાચાર્યજી તો વૈષ્ણવોને ખાસ કયું છે કે જે ભગવાનનો ભક્ત થયો કૃષ્ણનો ભક્ત થયો વૈષ્ણવ થયો અને ચિંતા કરે તો કૃષ્ણને શરમ આવે એવું લખ્યું છે એના ધણીને શરમ આવે વાત છે ને બૈરાને જો પેલું થાય તો પુરુષને શરમ આવે ને જેને જેનો આશરો તેને તેની લાજ છે કે મારો થયો અને આ જો આમ કરે નરસિંહ મહેતા ને બધા કંઈક જેલમાં પૂર્યા ને એના જેવા દુખ પડ્યા ને એને ચિંતા નથી કરી ભજન કર્યું છે ગજબ છે સાંભળી લેવું ને કહી દેવું સરળ છે પણ સોંપાઈ જવું બહુ કઠણ છે બઉ કઠણ છે બઉ કઠણ છે તૈયાર બઉ સરસ કરી એક પંક્તિ પણ અદભુત કરી છે જીવ તું શુદ્ધ ચિંતા કરે કૃષ્ણ કરવું હોય તે કરે આ એટલી પંક્તિ એને જીવમાં ઉતરી જાય માર્યું ફરે પછી બધું લ્યો હે આપણા ચિત્તને જો એમ કહેતા આવડી જાય અને જો ચિત્ત બોલતું થઈ જાય આપણો જીવ આમ જો જપતો થઈ જાય કે જીવતું સિદ્ધ ને ચિંતા કરે કૃષ્ણને કરવું હોય તે કરે આપણે આ બે પ્રવચન થી થોડું ચિંતા વિશે ચાલે છે ને પેલું પ્રવચન આપણે કરેલું ને તે આપણે બાર છોકરાઓ રૂમ રાખી દઈએ છીએ આઠ દસ અગિયાર જણા એક રૂમમાં ગલાણા છે પાણી જતું ચિંતા ચિંતા ના કરાય કે બસ જેમ છું એમ બધા ના નોકરી ધંધા બીઆઈ ગયા સાંજે છોકરો મેળવતો કે અમે કોઈ ચિંતા કરતા જ નહીં આવું થઈ રે બે કે એવું અમે ક્યાં કીધું જ છે આપણા હાથમાં જે હોય એ થોડું કામ તો કરવું જ પડે ને હા તમે જો નરસિંહ મહેતા જેવા થઈ ગયા હોય તો તમારા નળમાં દામોદર પાણી થઈ આવે પણ તમારે ચિંતા નરસિંહ મહેતા ભજન કરવા બેસી જતો હતો તમારે પાછો ક્યાંય નઈ ક્યાં કોલ સેન્ટર માં છે નોકરી કરવા ફલાણે જવું છે બે થી છ માં જવું છે એમ કે ક્યાંથી હોય એટલે સીધી લાઈનમાં સાંભળવું હા તમે મહેનત કરો કોઈ હિસાબે પાણીની મહેનત કરો પાણી આવે જ નહી તો પછી ભગવાન ની વાત છે ઠાકોરજી તો આવે અર્જુન મહાભારત ની આપણે વાત જોઈ હતી ને ભીષ્મદા ને પ્રતિજ્ઞા કરી તો અર્જુન चिंता गस करे कृष्ण ने छे छे। तो कर आप बदा ट्रावेलर छसाफर छा भगवान अपना ट्रावल एजेंट हकीकत है એટલે આપણે આપણે ડેસ્ટિનેશન એટલે ઠેકાણા નક્કી છે જર્ની નક્કી છે રિઝર્વેશન નક્કી છે બધું જ ફિક્સ થયેલું જ છે ભગવાન જ નક્કી કર્યું છે હવે આપણે ગમે એટલા માથા પછાડી ગમે થવાનું આખી તમારી ટૂર હોય ફિક્સ થયેલી હોય પછી તમે કયો એ પેલી બાજુ લઈ લ્યો તેમ જાય ને છતાંય ફિક્સ હોવા છતાંય ભગવાન એવો છો તમારા એવા આપણા બધાના કામ એવા હોય કે જે ફિક્સ ન હોય તોય ઠાકોરજી કરી દે જોઈ એની સાથે આપણે એવી ભક્તિથી જોડાઈએ તો ન ફિક્સ હોય એટલું કેટલું કરી આપે છે પણ અમુક ઘટનાઓ એ ફિક્સ જ છે ને તમારે કોની સાથે લગ્ન થવાનાથી ફિક્સ જ છે ને બીજું તો કોઈ આવે જ નહીં કારણ કે બીજું આવે તો એનું ક્યાં જાય આ તો એવું છે અર્જુન નચીન છે જીવ તું સિદ્ધ ને ચિંતા કરે કૃષ્ણને કરવું હોય તે કરે ને અર્જુન નિરાયતે સુઈ ગયા છે આપણે સાંભળ્યું ને હું તમને એ કહેવા માંગુ છું આ કથા ઉપર કે આમાં કઈ અર્જુનની બહુ કઈ મોટા જે એક પરમેશ્વર કહેવાય છે એની સામે માનવરૂપમાં છે અને એને એ સમજીને તો એને સારથી પણ સોંપવું છે અને નારાયણી સેના જતી કરી છે આટલું જે સમજે છે હવે જાગે તો જ મૂર્ખ કહેવાય તો આપણે શું ઉડાવી દેવો પડે એટલે અર્જુન સુઈ જાય એમાં બહુ કઈ મહાનતા મને હોય પેલી રાખીને કહું છું આપણને બહુ મોટી વાત ભેળો છે માનવરૂપે છે કૃષ્ણ આમ કેમ થયું એમ જાગીને કહી શકે એમ છે અને નિરાય અર્જુન સુઈ જાય આવી રીતે પ્રત્યક્ષ ભગવાન કૃષ્ણ હોય ને સુઈ જાય એમાં કઈ બહુ મોટી વાત નથી પરંતુ ભગવાન પરોક્ષ છે અને જે ચિંતાના પ્રસંગોમાં જેના જીવનમાં એટલી બધી વિટાઓ એટલા બધા પ્રશ્નો અર્જુનને તો મહાભારત અઢાર દિનું ચાલ્યું હોય આને તો કેટલા વર્ષનું ચાલ્યું અને છતાંય નિરાતે સુઈ જતા હતા આ દાંડીયાત્રા મીઠાનો કાયદાનો ભંગ કરવા ગયા અને ત્યાર પછી ગાંધીજીની ધરપકડ થવા ના થયો તો ગાંધીજી ગામમાં હતા ત્યાં રાત્રે અંગ્રેજ સરકાર તમને પકડવા માટે પોલીસ મોકલી રહી છે ગાંધીજી કે પાકું છે તો કહા સારું સારું લ્યો તો હું ઘડીક સુઈ જાઉં પછી સુવાય ના સુવાય સુઈ ગયો ડોહો લ્યો આને ધન્યવાદ દેવાય કે પકડવા આવે છે અને છતાં નિરાય ગયા ઘસ ઘટ અને પોલીસ આવી જગાડ્યા ગાંધી બાપુ જાતણ કરે અને ઓલો પોલીસ વોરંટ સંભળાવે અને સાંભળે અને નિરાયતે તૈયાર થઈ ને પછી ચાલી નીકળે આમાં મહાનતા છે સામે નથી છતાં આ થવું કેટલો આશરો હોય રામ નામનો કેટલો વિશ્વાસ હોય રામનો કેટલો વિશ્વાસ હોય ત્યારે થાય નહી થાય થાય છતાંય સહેલું છે અર્જુન કરતા અઘરું પણ આમ સહેલું છે કારણ કે ગાંધીજી ખબર છે મને તમને આખા દેશ ખબર છે જેલમાં પૂરી દે છે મારી નાખવાના નથી વેલું મોડું થોડું ત્યાં જે ન ખાવા પીવા દેશ અંગ્રેજ લોકો તો છે ને એ આમ જેન્ટમેન ને કાયદા કાનૂનને માનવા વાળું આખા વિશ્વમાં રાજ કર્યું પણ આમ નીતિ ને બધું તો ઘણું પાડ્યું ને એને અંગ્રેજોની જગ્યાએ જર્મન લોકો હોત આપણે અહીંયા ગુલામ તરીકે આપણને રાખ્યા હોત તો તાકાત નથી આવ ગાંધીજીની આ સ્વતંત્રતા મેળવી શકે પેલા ચાઈના જેવા હોય તો તાકાત નથી એ તો સીધે સીધે ચીરી મીઠું ભરદી હા હા કાચે કાચા ખાઈ જાય તો માણસ જેવું કઈ નહિ જાનવર નહી આ તો રોયલ ફેમેલી ને અંગ્રેજો ભલે આપણે ગમે તે કે આમ રોયલ ફેમેલી આમ ખાનદાન તો ખરા જ એટલે માર્યા નહિ મારી નાખતા એને શું વાર છે અને ક્યાં તમે કોર્ટ કેસ કરવા જવાના હતા એટલે જર્મન કે ચાઈના કે એવા કોઈ હોય આ જાપલા હોય તો સમજે મારી નાખવાના નતા એ એટલે નિરા સુઈ જવાય કઠણ ખરું થઈ શકે એવું ખરું પણ હા જેમાં કોઈ ન સુઈ શકે કોઈ અને એમાં જે સુઈ જાય એ ખરો ભગવાનનો બંદો કેવાય સાંભળવું વાત તો નાનકડી છે પણ જેટલી વિચારો એટલે હલાવી દે તમને મને બધાને લખનૌ પાસે મિરજાપુર ગામ છે આખા ગામમાં બે જણા સત્સંગી પતિ ને પત્ની બીજું કોઈ નહીં અને ક્ષત્રિજાત એટલે રજપૂત દરબાર પતિ પત્ની પણ ગરીબ દશા ભજન કરે ફરિયાદ કઈ નઈ સામે નારાયણ મેળવી એ જ મોટી વાત ગામમાં કોઈ નઈ તો છાતી કાઢી ભજન કરે ગામ થી આમ એક બાજુ એનું રહેણાંક એ પ્રદેશ જ તો આજે આવ્યો છે તો ત્યારે તો કેટલી ગરીબાઈ હશે એટલે ઘાસનું મકાન ખુબા જોયા છે ને એવું ઘાસનું મકાન એમાં રેવાનું એમાં સમૃદ્ધિ ન્યા કઈ બીજો રૂમ ને ત્રણ બેડરૂમ ને આંતર એવું કાંઈ નહી દિવાન ખર ને બેઠક રૂમ ને રીડિંગ રૂમ ને એવું કઈ નઈ હોય ચિલ્ડ્રન રૂમ ને ફલાણો રૂમ ને એવું કઈ નઈ એટેચ બાથરૂમ ના એવું કઈ નઈ હો ચેસ રૂમ ને ફલાણા એવું કાંઈ નઈ હો જે કેસોડો ય્યાન સુવાનું ત્યાં બધું જ્યાં કામ પતિ જાય બધા ડબલા ડુબલું ખાટલાઇટ મૂકી દીધી રસોડું કરવું તો બધું કાઢી કાઢીને ઘારી નાખી દે બધું પીડ્યા હોય એમાં એમને ત્યાં દીકરાનો જન્મ થયો દીકરો થયો એક મહિનાનો નાનકડો છોકરો હજી એટલે મહિનો દારો તો એ બૈરાઓને આમ સુજ પ્રસુતાને માટે કહેવાય આરામજ જ કરવાનો ફરજિયાત હોય શારીરિક દ્રષ્ટિએ એક જ ખાટલી વચ્ચે રાખેલી અને એના ઉપર બાય સુતે પડખે એનો નાનો એક મહિનાનો છોકરો સુતેલો અને એના પતિ એ બાર ગયેલા બાર ગામ જ ગયા છે હાજર હતા જ નહીં બાય તો નિરાતે સુઈ ગઈ અને એમાં ભાઈ ઘાસનું મકાન એમાં આગ લાગી જે બાજુથી આમથી પવનની ફૂંક આવે એ બાજુ થી લાગી એટલે આખા ઘર ને આમ ચારે બાજુ જોત જોતામાં આગ વીટળાઈ ગઈ માંડી જળાવટ જળરાટ અને ત્યારે બાઈ જાગી આખું ઘર આમ થઈ ગયું આગમાં એકદમ નાનું છોકરું તેડી અને નીકળવા માટે મથે પણ હવે દરવાજો સળગે નીકળવું ક્યાંથી જ્વાળામાં દેખાયે નહીં કે દરવાજો ક્યાં છે ક્યાં નીકળવું અને પુકાર કરે હે સ્વામિનારાયણ હે મહારાજ હે પ્રભુ અમારે તમારો આશરો મારા બાપ હે નાથ હે ઘનશ્યામ હે હરિ હે સ્વામિનારાયણ આવો બચાવો બચાવો પુકારો કર્યા પણ કોણ આવે વાઈ હવે શું કરું જેનું ભજન કર્યું જેનું જેટલું સાંભળ્યું કે પુકાર કર્યા ને આવે એ કોઈ આવ્યો નહી નહીં આગ ઝપટ ચારે બાજુ લઈ ગઈ પુકાર કરે હે મહારાજ હે સ્વામી નારાયણ આવો દોડો પ્રભુ બચાવ બચાવ હું મારો દીકરો બે વાળી ભસ્મ થઈ જાશ આખું ગામ ઠેકડી કરશે આમથી આમ ત્યાડીને ફરે આમથી આમ ત્યાડીને ફરે પણ ક્ષણમાં ભાઈ નિર્ણય કરી લીધો કે આમાં નીકળાયું છે જ નહીં દસ ढोलिया पड़खे लोदड़ो लाबी लाबी थी घसघसाट ऊँगी ठाकुर के घसघसाट ऊँगी गई कई जाने बोलो क्या विश्वास सू गई बोलो आम गांधी बापु न सुई सके કઠણ છે આ મને લાગે છે આ ઓનલી વન આવો ઇવેન્ટ છે કે આવું થાય ગોધડું ઓઢીને આમ પડી રે વિચાર કરો હું તમે આમ પડી રહીએ સામી નાયન કરીએ આમ આમમ કરીએ ગોધડું જોઈ લઈ કેટલે પોયું કેટલા પણ પડતાની સાથે તમે રીતસર નેચરલી ઘસ ઊંઘી જાઓ એ શું કેટલો એને વિશ્વાસ હશે स्वामीनायण नाम सुई की, जय मारा प्रभु ने करव गई तो पगे लगे घस घसा टूंगी आखर जरा सड़गी गये लाल टाडा कोलसाओ पवन मातिया करे थोड़ी थोड़ी वराल नु जड़पू नाखे घर आखी गयु जलाओ ये वक्त भगवान स्वामीनायण आया લાકડી થી પુકાર કરીએ એ જરૂર આવે પણ એની ગણતરી એ આવે જાગો ત્યારે તો માંડ જાગી ગોદડું આઘું કર્યું છોકરું તેડ્યું અરે મહારાજ આંખમાં બોરબોર જેવડા આવી ગયા મહારાજ પેહલો પ્રશ્ન મહારાજ કર્યો તને આ ઘર સળગે અને તું સુઈ ગઈ તને ઊંઘ કેમ આવી ભગવાન પ્રશ્ન થયો શ્રીજીને પ્રશ્ન થયો તને ઊંઘ કેમ આવી ગઈ જવો હતો એમ હું કઉ છું આ ન ભૂતો ન ભવિષ્યથી આ ઘર ચારે બાજુ ઝડપુ નાખતું તું અને તને ઊંઘ આવી ગયું હા મહારાજ મને તો આવી ગયો કેમ આવી ગઈ એ તો જાણે છે પણ આપણને સમજાવવા ત્યારે બાઈએ કીધું મેં એટલો જ વિચાર કર્યો કે લાક્ષા ગ્રહ પાંડવોને જયારે આગ લાગી ત્યારે કૃષ્ણ એ ઉગાર્યા તો મને મારો શ્રીજી મહારાજ જરૂર ઉગાડશે એ જ વિચારથી હું સુ મહારાજ કે આટલો જ વિચારતો કે ના બીજો વિચાર હતો શું કે કદાચ ન બચાવે અને વયા જાય તોય ત્યાં એની પાસે પહોંચી સેવામાં રહેશે ભજન કરશું અહીંયા શું પડ્યું છે મેં તો બે બાજુ નક્કી કર્યું તો આ ગામડાના અભણ માણસો અહીંયા રાખવા છે તો એને કઠણ નથી લાક્ષાગૃહમાં પાંચ પાંડુ રાખ્યા અને ન રાખે તો અહીં શું પડ્યું રે છે વાત સાચી છે ભાઈ અહીંયા શું સુખ છે તમે બેડું સુખ કે લગ્ન પછી લગ્ન પછી ના હોય એટલે હું તો મહારાજ પછી કસકસ આઠવી મહારાજ કે સારું ચિંતા ન કરી હા ભજન કરું એ વખતે ગામના લોકોને પછી ખબર પડી દોડી ને પછી બધા આવ્યા એ આવ્યા એટલે શ્રીજી મહારાજ અદ્રશ્ય થઈ ગયા પણ ભાઈએ આમ ચારે બાજુ જોયું હજી ભાઈને ખબર નથી માણસો આવ્યા છે પણ ભગવાન તો જાણે કે આવે છે ટોળો ભાઈ આમ ચારે બાજુ જોયું ભાઈ તો નીકળાય એવું તો હજી નહોતું કોલસા લાલ લાલ ટાંડાઓ વધાય વળા વળી પેલી ખપાટીઓ હોય એ બધા સળગતા આમાં પેલા પણ ફૂંજાઈ મેળ નજીક આવીને આમાં જ્યાં જુએ ત્યાં ભાઈ અનબિલીવેબલ વસ્તુ આખું ઘર ને ચારેય બાજુ લાલ ટાંડા કોલસા પડેલા આના ગોદડું ઓઢેલું એના ઉપર કોલસા પડે પણ એમાં કોલસો પડે સળગતો અને ચારે બાજુ ગયેલી પણ ખાટલો અકબંધ ગોદડું અકબંધ અને એ આ આમ આ વિચાર કરે કે આ સળગી ગઈ મરી ગઈ બાઈ જીવતી કે શું સમજવું એમ ગજબ આમાં તો કેમ રેવાય એટલે એમણે પુકાર કહ્યું એ ભંજી અ ભંજી ત્યારે તો જ્યારે એને આશ્ચર્ય થયું આખા ગામને ઓહ ખરેખર ભગવાન સ્વામિનારાયણ સિવાય એનું કોઈ રક્ષણ કરી શકે જે દેવી હતા એ આશ્રય કર્યો કે એનું ભજન કર્યું તો ઉઘરે નહીં ત્યારે આમાં તો કઈ ઉગરી શકે એવું કોલસા સળગતા પડે રૂના ગોદડા ઉપર અને પેડા ભેડો ઠરીને ઠંડો કોલસો થઈ જાય बीजाजी चार बाजू जलता पीड़ा होाटला पाला गया सड़गे नहीं भगवान करतूत वगैरह बचाया आश्रय मो के जो अपनी कस्ती मेरे रहमत के सहारे छोड़ देता है बहुत किमती बात लखी चु कोई જો આપણી કશ્તી એટલે હોળી નૌકા જીવનની મેરે રમત કે સહારે છોડ દેતા હૈમત એટલે કૃપા જો આપની કશ્તી મેરે રમત કે સહારે છોડ દેતા હૈ ઉસેફાન ખુદ આ કરારે છોડ દેતા હૈ ઉસે તૂફાન ખુદ આ કરારે છોડ દેતા કેવી મોટી વાત છે ભગવાન ઉદાહરે કૃષ્ણ ને અર્જુન ને સહેલું ગાંધીજી ને એનાથી થોડું અઘરું પણ સહેલું પણ આ મિરજાપુરની બાઈ એને જેવું અઘરું એવું કોઈને અઘરું નહી થાય નહીં આવું થાય ને થાય મને તમે કયો આમાંથી આમાંથી ઓળી કોઈ ને કઈ છુ કયો બોલો पगे ना खरेकर रहमत के सहारे छोड़ी तारूफाने रक्षा करा करोदा सड़कता कोलसा पड़े कोल दिमा पड़े ठरी जाए उसे तूफान खुद आकार कि छोड़ देता ભગવાન નો આવું રક્ષા કરવાનું અચરચકારી છે ભગવાન જેવો અચરચકારી એવી જેની રક્ષા પણ અચરચકારી છે દુઃખ આવે અને બચાવે એવું નથી ભાઈ આપણને કેટલાય દુઃખ તો એને રોકી રાખ્યા હશે આશરો કર્યો છે ને જેને જેટલો આશરો કર્યો છે એને એટલા દુઃખ ભગવાન દૂરથી રોકી રાખે પછી અમુક તો પછી શું છોકરું બહુ તોફાન કરે તો લાફો નો પડે નહી તો ફીટી જાય ને છોકરા હા એટલે થોડુંક તોફાનમાં ચડી જાય તો એને બે ત્રણ વલગાડી દેવી પડે છે ડાયોડમરો થઈ જાય આપણને બે પૈસા મળે થોડું સન્માન મળે થોડું સુખ મળે ને કઈ આગરું બૈરું મળે અને દેવના ચક્ર જેવા એક બે દીકરા મળે ને પૈસા સારું હોય ને સારું સાસરું મળે ને સસરા એને ફ્લેટ લઈ દે ને ગાડીઓ લઈ દે ને મર્ડીજ લઈ લે ફાઇટો ભરાય એ પૈસા દે એક ધોલ ઠોકેલ બું થઈ જાય આ નવા નવા પરિણા લઈ નીકળ્યા હોય તમારી વાત કરું છું સાચી બે સાઈડતો હોય પણ હવે છે ને ધીમે ધીમે ના હાકે અમુક અમુક ની સ્ટાઇલ હોય બધાની વાત નથી કરતો એ રૂમ રૂમ રૂમ એમ જવા દે અને એવી આમામ ચલાવે ચાય ને શું કરવા ને એ ચાય ને આમામ ચલાવે અને ઓલું બી ખભા પકડી આમામ કરવાનું ઓરખ છે ને બીજો કઈ નઈ પણ એ જે નવું પાત્ર આવ્યું છે ઈ એને આમ બથ ભરી લઈએ ઈ એને ગમે એટલે આમામા કરે એટલે પછી ઓલી રાાયડ્યું પાડે તોય આમામા કરે એમ હા હા નઈ આ આમ જ છે એમ આમ જ છે તમારાગર વાતું નથી મને કઈ નું કઈ થઈ જાય તો ભક્ત ભગવાન પાસે શું કરતો હોય શું કરતા મીરાબાઈ કૃષ્ણ શું કરે છે નરસિંહ મહેતા ભગવાન શું કરે તારે કેમ દેખાવું નથી ીરાબાઈ શું કે મારી સાથે ક્યારે બોલે શ્યામભાઈ મોરે શ્યામ નાય શ્યામ બીના કે શ્યામ સુહાય હાજ પડી ગઈ તો હજી આવ્યા નહીં એના વગર આ શું બધું સુંદર લાગે છે તે ઓલો બેઠો બેઠો શું કરતો હોય એ જ કરતો હોય ને એટલે ભક્ત ને પેલા એમાં કોઈ ઓમ ભેદ નથી ખાલી પાત્ર બદલાઈ જાય છે બીજું કઈ ને એટલે ભગવાન પછી થોડી ઘણી થપાટ મારી પણ એવા ઘણા આશ્રય કરીને દુખ ચાલ્યા જતા હોય છે એ હકીકત છે સમજવું જોઈએ હમ કાલે છે એક ભાઈનો ફોન આવ્યો મને કે સ્વામીજી હું તો વ્યાજ ભરતો હતો અમારા બે માણસના પગાર વ્યાજમાં જાય હેરાન હેરાન હતો પણ આ બધા સંતોનો જોગ થયો સત્સંગમાં આવતો થઈ ગયો સ્વામીજી લાખો રૂપિયા અત્યારે મારી પાસે છે કઈ કામકાજ કહેજો મેં કીધું ભાઈ બોલ્યો ઘણા ભગવાનને ઘણા સુખી કી હોય કોઈ કહેતા ને ઉલટા ને સાધુ ની હા યાદ કોણ રાખે છે તમે યાદ રાખ્યું કે ભગવાનને સંતોની કૃપાથી આ બધું છે તો આપણે એને ભૂલવા નહી તો ઘણા ઠરડાઈ જાય છે એ નથી કરે છે સાધુ ખરેખર જેને ભગવાન પડી હોય એ કઈ સામેથી તો તમારી બીજા ખિસ્સા ઉપર નજર હોય કે આ ગા હોય તો એ તમને આમે જ ફોન કર્યો આવો ચાપાણી કરો બેસો આ કરો એ કરો જેને નથી પડી તું કઈ થોડા કે ન આવે તો કઈ એને કઈ નથી ખોટ જવાની હોટ તો સત્સંગ છોડે એને જવાની છે પણ માયા જીવને સમજવા દેતી નથી કે સાધુ નથી બોલાવતા નથી કઈ બોવા મોડું દેતા આપણે કાંઈ નહીં આપણે કેટલા ટકા સાધુ નું બગડે પેલાનું બગડે બઉ સમજવા જેવું છે એટલે ભગવાનને આશરે ઘણા દુઃખ ઓછા થઈ જતા હોય આપણને ખબર ન હોય અકસ્માત થવાનો હોય બચાવી લીધા નથી આ બાજુ લઈ લો એક સેકન્ડમાં જે વિચાર બદલાવી નાખ્યો એ કોને બદલાયો એવું છે ઉત્તર પ્રદેશમાં ધુવા ગામ છે ફક્ત ચિંતામણીમાં ધુવાનું ગામનું નામ આવે છે ગામમાં લુહારોની બહુ વસ્તી અને લુહારોનો સત્સંગ મોટો જબરો સત્સંગ અદભુત સત્સંગ એમ શ્રીજી મહારાજ છતાંનો લુહારો લોકોનો એમાં રામ લુહાર બહુ સારા હરિભગ બપોર વચ્ચે રોટલો પાણી જમી થોડો આડે પડખે આરામ કરી પછી જાગી જળપાન કરી માન કીર્તન બોલવા ઓછી બેઠા બેઠા આખે વિચે એક એક કડી બોલે અને એવો રસ લે મહારાજની મૂર્તિનો સમય મળે ત્યારે ભજન સાંભળે એ ભગત અને સમય મળે ત્યારે ભટકવાનું જેને વિચાર થાય એ સંસારી અને સમય મળ્યો તેમ થોડું ભજન કરી લો છોકરા એવાય ને પરીક્ષા પતે ને પછી હાલો હાલો એકાદો શો જોઈ આવીએ અને દેવી હોય ને એને પરીક્ષા પતિ છે સાધુ પાસે હોય એને આવા વિચાર થાય તો સમય મેળવ્યો બપોર એટલે રામ કીર્તન બોલે છે ંદ પ્રભુ હાજર થઈ ગયા હામે ઉભા રામ પ્રસાદ એકદમ ઉભા થઈને મેરા દંડો ધબો દબ કરવા એ મારા આ હા હા હા ઓ પ્રભુ બેસો બેસો બેસો પોતાની ઢોલીયા તો બીજું ક્યાં હોય એટલે ફરખું કરી વેહો વેહો વેહો મારા બે ગયા ઘરમાં રસોડામાં જઈ સરસ મજા લોટામાં લઈને જળ આપ્યું મહારાજે પીધું દંડવૂત કર્યા પગમીઠા દબાવવા કેમ છે સ્વાભાવિક થાય તો સામે બેસી આજ્ઞા છે મહારાજ કે રામ એક વાત કરવા આવ્યો છે આ બોલો મહારાજ એક મહિનામાં અંગ્રેજ સરકાર આવી જશે રાજ પલટો થઈ જશે आ देश अंग्रेज नासन लागू पड़ी जाट महाराज हाँ आ, आ लोखंड खाणी पर अंग्रेजों प्रतिबंध मूक् देखंड नहीं थे लोखंड धंधो पड़ी भाग से અરે અર મહારાજ લોખંડ પડી ભાંગે તો આઠ દસ લોહાર લુહાર લોકો એના ઉપર નભે છે આ પ્રદેશમાં મહારાજ બિચારા બધા થાય શું મહારાજ થવું થાય હું તારું કેવા આવ્યો છું મારો જેને આશરો એની મારે ચિંતા બીજાના એના કર્મ પ્રમાણે જે થશે એમ થઈ જ રહે છે કર્મ પ્રમાણે એનું બધું ચાલે છે પણ મારા ભક્તનું કર્મ પ્રમાણે નહીં મારી ઈચ્છા પ્રમાણે ચાલે એટલે તમારું શું થાય એ કહેવાય આવ્યો છું એનું થઈ ના કર્મ પ્રમાણે સૌ સૌનું થઈ રહેશે આ તો તમે મારું ભજન કરો છો તમે મારો આશ્રય રાખ્યો છે તો હું તમને કહેવાય આવ્યો છું જો આગોતરું આગોતરી ચિંતા કઈ કઈને આજે હું તમને અપીલિંગ વોઇસમાં કહું છું કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરજો અને ધર્મ પાળજો અને સાધુને છોડતા નહીં એવું નથી અમારે તમને પકડાવી નથી દેવા પણ છે ને એ ભલે દુનિયામાં બોલે મીડિયા છે દલાલો છે દલાલ નથી આ તો હાથે હાથ સોંપી દે એવી બધી વાતો છે એની વાતો માં ભરમાવું નહીં બઉ દુનિયાની બઉ બુદ્ધિ વાળ પર ડિગ્રીઓ ને એના ઉપર ડિગ્રીઓ ચડી ગઈ હોય ને ભલે ચડી ગઈ હોય આ તો આપડે જાત અનુભવ બોલે છે કે જાતે સાધનો કરીને અવળા થઈ જાવ તો કઈ ન થાય ને કોઈ ખાચો સાધો આપણે આમ કહી દે ને તો આપડે ક્ષણ કામ બતી જાય એટલે બહુ વળ કરી બેઠીને માળા કરી લેશું ઠાકોરજી ને પૂજિ રાખશું એવા ફાંકા ન રાખવા બહુ ઘણા હું હવા બે ડર માળા કરતો જોઈએ રાખું લાઈન થતી હોય દર્શનાર્થીઓને એમાં અમુક સમજદાર લોકો એ સાધુ સંતો નીકળે ને જે સાહેબ કરે બાકી મૂઢ ની જેમ ઠાકોરજી દંડ દર્શન કરે આમ કરે પ્રદક્ષણ કરે અને સાધુ બાપે મારે વેર નીકળી જાય સામું ના જો આપણે જોવરાવું નથી પણ આપણને એમ થાય કે તમે ભાગવત સાંભળો છો રામાયણ સાંભળો છો ગીતા સાંભળો છો એમાં શું કે છે બોલો ભાગવત શું કે છે કે હું મારા સંતો ભક્તોની પાછળ પાછળ ફરું છું કેમ એની રજ મારા માથે પડી જાય ભગવાન ઈચ્છે છે અને આ બધાને ફૂટ્યા કે જે ભગવાન ને ભગવાનના સાધુ સામું જોવા માંગતા નથી મળી ગયો મળી ગયો જે કર્યા ઘણા એવા બીજી વકલ એવી હોય કે મળી જાય જે સંધાન કરે બાકી એને કઈ પડી ના હોય પણ એલા બાય સાધુન ભૂલવા જેવા નથી તમને તમારા બહાર પેટમાં દુખે ને એમ જેથી સાધુ ન દેખાય તે દુખવું જોઈએ મારું તમે જાણો છો મને તો ગમતું નથી હું કોઈ આવા દેતો નથી એટલે હું એવું નથી કેતો બધા મારી વાવ નહી તમને ગમે પણ કોઈક સાધુ સાચો સાધુ બઉ મોટી વાત છે ભાઈ અરે અમારા મહિમાની વાત નથી કે તમને જ્યાં શ્રદ્ધા હોય ત્યાં જ પણ સાધુ સાચો સાધુ ને સાચો હરિભગતુમ ટુ નિયમ મૂર્તિ પૂજ્ય રાખો બહુ સારી વાત છે પણ સાધુઓને ક્યારે નિગ્લેક્ટ કરતા હવે જરૂર નથી એમ માનતા ની અમે તો ગોપીનાથજીમાં જોડાયેલા છે વડતાલ હરિકૃષ્ણ મહારાજમાં જોડાયેલા છે અમે તો નરનારાયણ દેવમાં જોડાયેલા છે હવે કઈ સાધુ મળે કે ન મળે સાધુ આવી વચરામત માં જ કીધું અખંડ મૂર્તિ દેખાતી હોય આ હું નથી કેતો મારું અખંડ મૂર્તિ દેખાતી હોય આમાં દેખાય કોઈ ને અખંડ બહેરા છોકરા અખંડ દેખાતા હોય અખંડ મૂર્તિ દેખાતી હોય તો સાધુ બ્રહ્મચારી હરિભગતારી હરિભગત યાદ આવી ગયો તો એને યોગ્ય કરીને ભગવાનની મૂર્તિ યાદ આવી જશે ને જીવ મોટી પદવીને પામી જશે પાંચ લાઈન નું જ વચનામૃત છે એટલા હાટુ આખું વચનામૃત સંતો એ નાખ્યું આપડે હા ધ્યાન જ ક્યાં દઈએ છીએ બઉ જાજુ કેવાય ન પણ એક તો છે સાધુ થી જ અમને મળે છે બાકી મળે નહી પછી તમારે જે હમજો સમજો તો વાત છે જ ઘણા એનો કેતા એ તો સાધુડીયો ભગત છે તે એનાથી મોટો કોણ સાધુડિયો પેલા સાધુડિયો ભગત થવાય પછી ભગવાન નું ભગત થવાય પેલા સાધુડિયો થાવીઠો ગમતો ન હોય અથવા તો મોઢે મોઢે સારું પાછળથી આવડી આવડી દો એનો સમજવા જેવું છે એક વાત કોઈ સાધુડિયા હરિભગત હોય ને એને તમે મળીને પૂછી એને જેટલું હૈયા માં હોય છે ને એવું બીજા ને હોય આ તમે લખી રાખો હા એને અહિયાં જેટલું ટાઢુ હોય એટલું બીજા નહીં હોય બઉ મોટી વાત છે આ અરે હરે જાજુ ના કહેવાય પણ રામ પ્રસાદ હા અંગ્રેજ આવી જશે લોખંડની ખાણીઓ ઉપર પ્રતિબંધ મુકાશે ધંધો ભાંગી પડશે અરે રે મહારાજ બધા બધાનું નહીં તમારું છે ને હું તમને કહું બીજાનું કર્મ પ્રમાણે થશે તમારે છે ને ધંધો બદલી નાખો બોલો મહારાજ શું કરું આ લુહારી કામ મૂકી જ્યો ને સુથારી કામ કરે મહારાજ હવે આ બે વિપરીત કહેવાય આ આખું ઊંધું થયું ક્યાં લોઢા ગડવા અને ક્યાં લાકડાનું કામ કરવું અમારે આમાં રંધો હાંકવાનું આવે જ નહીં અથવા પછાડવાનું આવે અને ઓયલામાં અથોડા ના આવે અને બધું આમમા જ કરવાનું આવે હવે આમાં કેમ મેળ પાડવો બધો મહારાજ મહારાજ કે રામ પ્રસાદ મેળ પાડવો કોણ ના પાડવો એ કોના હાથમાં ન મહારાજ એ તો તમારા હાથમાં છે શું કરું મહારાજ મારા જે કંઠી માળા ને બીજું કઈ લાકડાની કાસ્ટાની માળા કંઠી નો હાલ છે રામ પ્રસાદ કોનું હાલે હાલવું હોય તો લાકડું હાલ સોનું હાલે અરે હું કંઠી માળા અને બીજું લાકડા નું બધું કામ કરીશ હા એટલું કરજે અને જો તમને મેં દર્શન દીધા એટલે હવે જેટલા આપડા હરિભક્તો છે ને જે મારો આશ્રમ કરીને બેઠા છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે છે એ બધા ધંધો બદલી નાખે ભલે મહારાજ આજે હું બપોર પછી બધાને ભેડા કરી અને બધા કહી દઉં ધંધો બદલી નાખજો આવું થઈ ગયું છે મહારાજે આવું કીધું છે એમ હા ચોખ્ખું ચોખ્ખું જ કહી ગયો તો કોણ તારું માને આ છે ને એટલે બધા કહી દેજો ધંધો બદલી નાખ અને મારા તરત ઉભા થયા હાથમાં સોટી લીધી ચાખડી પહેરી એ એ રામ એક કામ હજી કરજે હા ઉભા થતા થતા હું છોકલાને હરખું કરતા કરતા એકાદ એકાદમાં લાકડી ની એક આમ પગ થી ચાખડી પહેરતા પહેરતા કે રામપ્રસાદ એક કામ કરજે હજી હા હા મહારાજ બોલો બે ઊભા થઈ ગયા ઉભા ઉભા વાત કરતા કોશરી ને હાલતા હાલતા રામ કરશન લુહાર ને તે છ હજાર રૂપિયા આપ્યા છે એના માટે કાલ નહી રાહ જોતો આજે નઈતર પૈસા ખોટા થઈ જાય છે તારો એક રૂપિયો ખોટો જાય મને ના ગમે વારે વાવે આમાં આથી બીજું શું જોઈએ ભાઈ ભગવાન કેવો જોઈશ તમારે આનાથી બીજો કયો ભગવાન જોઈ છે રામ પ્રસાદ પાસે આયા તા હા અને અત્યારે સાંભળે છે જો આમાં આમાં બેઠા બેઠા આ બધું સાંભળે છે સાચી વાત છે હા મારો દીકરો કે છે એ સાચી વાત છે સાચી વાત છે હું જ આવ્યો હતો રામ પ્રસાદ પાસે આ મેં કીધું તું ધંધો બદલી નાખજે છ હજાર લઈ લઈ જાય જોઈએ ભલે મહારાજ કહી દઉં અને ભગવાન અદ્રશ્ય થયા બપોર પછી બધાને ભેળા કર્યા આવી રીતનું થયું છે ધંધો બદલી નાખજો ભલે ભલે પણ રામ પ્રસાદ માં પ્રવેશ કર્યો અને હરિભક્તોને બધાને રામ પ્રસાદ કેવા મળ્યા એ તમે કાપડનું કરજો એય તમે ખેતીનું કરજો ઐ તમે પેલું ભાડાનું કામ કરજો ઐ તમે પેલું કામ કરજો રામ એમાં રહીને સહજાન થઈને મીંડા કેવા બધાને અને માણસ જેને જેવું શેટાવી એવું તરત કહી દેલું બધા ને હાપડી જાય ને એ રામ ખબર નહીં પણ અંદર સહજાન સામે મીંડા બોલવા અને બધાને સમજાવી દીધું અને એ જ જમાનામાં બધા જ આપણા હરિભક્તોને શ્રીજી મહારાજે ઉગારી લીધા માટે આ રોજી રોજી હરીનાહાર વાલો મારો જુવે છે વિચારી દેવા વાળો નથી દુબળો અને ભગવાન નથી રે ભિખારી એ માટે આખંડ રોજી હરીના હાથમાં અરે નવ નવ મહિના માતાના ઉદર રહ્યા તે દિવાલે જળ થી જીવાડ્યા ઉદરવશાને એ વાલો મારો આપશે અને આપશે સુતાને જગાડી માટે આ ખંડ રોજી હાથમાં વાલો મારો આનાથી બીજો કોણ દયાળુ સહજ એટલે સહજાનંદ દયાળુ બળવંત બહુ ના છે ને પાછું બળવંત છે દયાળુ કરી નાખતો શું કામ દો આરતીમાં તમે મેજિક જુઓ સહજાનંદ દયાળુ પણ પાછો બળવંદ બળવંત ને બહુ નામી બધાને પોચી વળે હે ભગવાન આ ગુણ ગાવા માટે તો શેષ શારદા બ્રહ્મા એ બધા પાછા પડી જાય એવું છે આ બધું હા જા કરો પુન ભાગ કરો સબ ત્યાગ કરો કહું રાગ ધરો હે ન્યાસ કરો ઉપવાસ કરો વનવાસ કર્યો ત્યાસ મર્યો હે જાપ કરો સુરથાપ કરો સુપ કરો તનતાપ કર્યો હે બ્રહ્મ મુનિ કહે ઘનશ્યામ કો આશ્રય જો ના તો કછુ ના કિયો હે એ બ્રહ્મ મુનિ કહે ઘનશ્યામ કો આશ્રય જો ના કરો તો કછુ ના કરો હે જાગ કર્યો એટલે યજ્ઞ યાગાદી કર્યા બધા યજ્ઞો નારાયણ પરતવે હોય એવું નથી બધા તમે ઘરે કરો છો એમાં બધું જોયા જેવું હોય બધું વિશ્લેષણ થાય એવું ના હોય જાત જાતના યજ્ઞો કરે જાગ કરો કોઈ નો ભાગ કર્યો દાન પણ બહુ કર્યા સબ ત્યાગ કર્યો બધું છોડી દીધું કહું રાગ ધર્યો હે ક્યાંક એ ભી સાચી જગ્યાએ ભક્તિ પણ વધારી હશે ઉપવાસ કર્યો વનવાસ કર્યો બધી જ ફેસિલિટી જંગલમાં ભાગી ગયો ત્યાસ મર્યો હે પાણી જ પીએ નહી વ્રત રાખ્યા જાપ કર્યો પણ કોનો સુર થાપ કરો જાત જાતના દેવતાઓનો દેવતાઓ વરુણનાત્રીસ કરોડ જાત જાતના પ્રથ્વી છે એની નિંદા નથી પણ અહીંયા જે બ્રહ્માનંદ સ્વામી કે છે એ સમજવા જેવું છે જાપ કરો સુર થાપ કરો દેવતાઓનું સ્થાપન કરીને એના જાપ કર્યો भक्ति प्रेम ताप में जीड़ो पमहम मुनि कहे घने श्या मको आश्रय जो ना करो, ना करो है आ बधु कर नारायण ना आश्रय नहीं कर કંઈ કર્યું નથી કારણ કે બીજા બધા એનું જેટલું જેટલું કર્યું છે બધું જ આખરે ભલે લાખ વર્ષ પછી દસ લાખ વર્ષ પછી દસ કરોડ વર્ષ પછી કરીને મેળવ્યું છે એ બધું આખરે નાશ થઈ જાય અને આ એક અખંડ ચૂડલો છે એટલે કે છેવટે કચું ના કર્યું માટે ભગવાનનો આશ્રય કરવો અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામીના સ્વામીના વજન ચિંતા એટલે કહ્યું કાતે ધનગત કાતે કાંતા ધનગત ચિંતા વાતુલ કિંમત નાસ્તી નિયંત હજી ધણી ધાર્યો નથી શંકરાચાર્ય કે હજી આશ્રય નથી કર્યો હેરા આટલું એટલું સાંભળ્યા પછી એક વર્ષ લગ્ન નું મોડું થઈ જાય પાપીને પાણી આવે છે ને આમાં આટલી જિંદગી જઈ જોઈ હજી થી પરવાનો ઠાકોરજી એ વિચાર નથી આવતો એ વાતુલ હજી કોઈ ધાર્યો નથી તારી તો જો કારણ ક્ષણમ સંગતી રેખા ભવતી ભવારણકા કર તો બધા દુઃખ ભાગી જશે શંકરાચાર્ય ક્ષણનો સત્સંગ કરો માટે સ્ત્રી ધન પરિવાર કુટુંબ સંસાર એની ચિંતા કરવા જેવું શંકરાચાર્ય કે નથી સત્સંગ રહે એની ચિંતા કરો બસ હત્સંગ રહે એની ચિંતા કરો સત્સંગ રહ્યો તો બધું જ રહેશે જેવી બધી છે ક્ષણમ અપી સજ્જન એક ક્ષણ હવે ક્ષણ એટલે થોડી સેકન્ડો એ કલાક નું ના કીધું અઢી કલાક નું ના કીધું અર્ધો કલાક નું ના કહેવું ક્ષણમ સજ્જન સંગતી રેખા એક માત્ર ઉગરવાનો આવો કેવો દરિયામાં ફસાય નોકા મળી જાય અને દરિયો પાર થઈ જાય એમાં ઉગરવાનો ભાવ સાગરના તરવાનો જન્મ મરણ ગર્ભવા લક્ષ એ તો બધું ઠીક પણ આ દુનિયામાં જીવીએ છીએ ત્યાં સુધી ઊંચા નીચા ભાવ આવે છે બધા તરવાના આલોકના પરલોકને પામવાના એ બધા સત્સંગમાં રહસ્યો પીડા છે અને આ આશરે કરવો અને આ બધું થાય તમને સત્સંગ વગર ક્યાંથી સમજાય અત્યારે જે વાત થઈ સત્સંગ વગર સમજાય સાંભળવા મળે શેર બજારમાં જઈને તમને આવી વાતો કરવાના જ વાયબ્રન્ટમાં આવી વાતો થાય છે ગુજરાત થાય છે એમાં આવી વાતો થાય છે મરી ગયા ભગવાન નો કરજો કેવાનું જ કોઈ ઉલટા એવા વાયડા ભેડા થાય હું ભગવાન નથી માનતો તું નથી માનતો પણ ભગવાન તને માને છે એનું શું કરવું એ માને છે એટલે તું જીવતો રહ્યો છો નહી હાથ મી ન ગયો પેશાબ કરવા ગયો ઢળી ગયો શું વાર લાગે ત્યારે ક્ષણમ આપી સજ્જન સંગતી ભાવતી હવે શંકરાચાર્યજી જેવું તત્વ બોલે કે એક ક્ષણ સત્સંગ એનો આટલો મહિમા છે બીજા બોલે તો જ विश्वामित्र वशिष्ठ ए जमा धुंधर ऋषिओ है हा हमें विश्वामित्र तो पेला है राजा पुत्र राजा सम्राट था गाधीराज था रजवाड़ी जंगल मे निकल विश्वा वशिष्ठ आश्रम बाजू थे आई गया तो वशिष्ठ जाने का सम्राट कहवा राजा कहवा आप स्वागत करव जी एम पास कामधे न गाय વશિષ્ટ ઋષિ પાસ કામધેનુ તો કામધ્યનું એટલે કામના કરો સંકલ્પ કરો એ બધું આપે એવી કામ દુગા ગાય સંકલ્પ ઋષિએ કર્યા એ બધું કામધેનુ પૂરું પાડ્યું એ બધા વિશ્વામિત્ર એટલે ગાંધીરાજ એની ખાન ઉતારા વ્યવસ્થા જલ શરબત આ તે બધાથી એટલું સન્માન કર્યું તો ગાંધીરાજ એટલે વિશ્વામિત્ર એના થઈ ગયું કે સાધુની ઝૂંપડીમાં આટલું બધું રાજ વિશ્વા પૂર્વાશ્રમ નું નામ એને કામધે નું ગાય ઉપાડી જવા માટે પ્રયાસ કર્યો આ તો રાજમાં શું પે લ્યા લેતા આંગળી દેતા પોચો પીગડ્યો આ ઘણી આવું થાય કામજનો ને બળજબરી લેવા માંડી વશિષ્ટો માટે રૂપમાં પણ આ તો અમારા યજ્ઞ ને નારાયણ ની ઉપાસના માટે ઋષિયો એના માટે કામધેન છે બળજબરી કરી શસ્ત્ર પ્રહાર ગીરા પણ વશિષ્ઠ જે ઉભાતા બ્રહ્મદંડ લઈને ત્યાં એને ગમે તેવા તો ટૂંકમાં કઉ છું શસ્ત્ર અને એના પાછા પાડે પણ બહુ નીચા જોડું થઈ ગયું પણ તેજસ્વી બહુ અને આક્રોશો એટલે પગ પછાડીને જતા રહ્યા પણ મનમાં એમ થઈ ગયું કે જો ઋષિ પાસે આ તાકાત હોય तो आप राजपाट मु ऋषि क्षत्रियोड़ जंगल में भागी गया ब्राह्मण नन्मजात ऋषिकुण जिन्मय ना आयु ने एट्ले हम तो मार् ऋषिज थवे पाका ऋषि हो रजवाड़ा ચટકી લાગે ને બધા ચટકી લાગે ગમે પેલા ભરતુરી મહારાજ ને પિંગલા એનો થોડો દગો કર્યો બે વફા ઓલું ફળ ફરતું ફરતું આવ્યું અને અમરફળ આપ્યું હતું ફરતું ફરતું પાછું એની પાસે આવ્યું ભરતું થઈ ગયું હું જેને પ્રેમ કરું છું આટલી બે છે પણ રાજ મુકે ન એટલે ઘર ઘર એ મૂકી દે કઈ સમજ આવે કે આવું ન હોય તમારે સમજવું જોઈએ આમ જ્યાં હું તમારા માટે શું નથી કરતો તમને શું ઓછું લાવું છું તમે આવું કરો આપણને રાજ મૂકે નહી ઘર મૂકે નઈ કઈ ભગવાન ના પહેરે કઈ વનમાન ના જતો રે એના માટે તે જોઈએ ભાઈ તે જોઈએ અગ્નિ જેવું તેજ જોઈએ ભરતુર જ ભાગીને વેગ્યા એને આ ગાધીરાજ જંગલમાં વહી આ ગયા અને વિશ્વામિત્ર ઋષિ છે ગોર તપશ્ચર્યા કરી તપશ્ચર્યા ને પ્રભાવે મંત્ર દ્રષ્ટા થયા ગાય મંત્ર રચ્યો નથી પણ આમ દેખાયો સટા સઠ ઓગો ધીમે ધીયો પ્રચોદ્યા આ મંત્ર દેખાયો અને એનું પ્રચાપન પછી પ્રચલન વિશ્વામિત્ર કહ્યું ઘોર તપસ્વી કારણ કે આમ તો ક્રોધિલ પિકડી મૂકે નહીં ઈન્દ્રાસન હલબલાવી નાખે ત્રિલોક ને હલવાયે એવું તપ ઘોર તપ કર્યું પાર્યું વિશ્વામિત્ર તપ કર્યું શકાય તપ કર્યું તપ કર્યું પરિજ એવું તપ અને એમાં પછી ઓલે ત્રિશંકુ નામનો રાજા હરિશ્ચંદ્ર વંશજોમાંથી આવે એને વિશ્વામિત્ર કીધું આમ પેલા વશિષ્ઠ પાસે ગયા કે મારે સ્વર્ગમાં જવું છે વશિષ્ઠ કીધું સદેહ ના જવાય આપણે મળમૂત્ર કરનારા ત્યાં ના પહોંચાય બાથરૂમ જાજરું ક્યા સીધી લાઈન કરી આને તો બહુ લાગ્યું કે મારે સ્વદેહ ઇન્દ્ર દરબારમાં પોચવું જ છે પછી વિશ્વામિત્ર પાસે એને કીધું પણ એને બહુ યુક્તિ વાપરી એને સીધું ના કીધું મારા સ્વર્ગમાં જવું છે પણ એમ કીધું મારે સ્વર્ગમાં જવું છે હું વશિષ્ઠ પાસે ગયો હતો એમને ના પાડી એટલે હું તમારી પાસે એમ તો તને મોકલું આને ભાઈ એને પોતાના તપના પ્રતાપ થી પ્રભાવથી એને અંજલી છાંટીને મંત્રોચ્ચાર કરીને અભિમંત્રિત કરીને જળ છાંટ્યું અને એ ત્રિશંકીને ખડે હો જા અને જેવો ખડો થયો અને જળની અંજલી મારી જેમ હાઈડ્રોજન નો ફૂગો ચડે ચડાવે એમ શ્રી ઉડ્યો આમ ગયો બોલો અને વશિષ્ટ જપ કરતા રે છે આમ જવા દે છે આમ જોઈ લો આમ જોઈ લો વારે વાર વારે વાર જો આમ જાતો એવો લાગે છે ને ત્યાં કોઈ ઇન્દ્ર ને ખબર આપી તો આ તો જો આવે છે કોઈ વિશ્વામિત્ર મોકલો છે ઊંધો અને ઊંધી ગતિ થઈ વાલથલી ઋષિઓ બધા તપ કરતા એને જતા ઊંધ માથે કોણ આવે છે તેને અંજલી છાટીને છીરો ભાવ ત્યાં ત્યાં ઉભો રાખી દીધો ત્રિશંકુ લબળી રહ્યો ઊંધો અને મોઢામાંથી મડી લાલ ટપકવા એની કર્મનાશા નામની બિહારમાં નદી થઈ જે અત્યારે પણ એવી લોકવાયકા છે એમાં નાયા ના બધા કુલ ખતમ થઈ જાય એના લાર માંથી ટપકીના મોઢાને લારમાંથી થયું નદી હા તમને કઈ દઉં ત્રીશંકર લટકી ગયો અને ઈન્દ્રજે પછાડ્યો ને એટલે વિશ્વામિત્ર ચાટી ગઈ સ્વર્ગ કૃષ્ણ કોયાથી બુમ પાડે મેં આપણે પ્રભાવ સે દુસરા સ્વર્ગ નિર્મિત કરતા હું પ્રતિક્ષા કરો અને ભાઈ વિશ્વામી દ્રબ કરી બીજું સ્વર્ગ મેળવ ચણાવા આ કેવું છે ઇન્દ્રન દેવતાઓ બધા ઢીલા ધોતિયા થઈ ગયા મારી નાખ્યા આને તો નવું ઊભું કર્યું આ બે શાસન હા હામા થાય શું કરવું પછી તો ભાઈ બ્રહસ્પતિ ને મેળા ને કીધું ને સમાધાન કરો કોમ્પ્રોમાઈઝ કરો કઈક કરો સમજાવો પછી બધા આવ્યા વિશ્વામિત્ર ને બ્રહસ્પતિની આગેવાની નીચે બધા આવ્યા સમજાવ્યા કે ઋષિ આવું ન હોય બ્રહ્માંડમાં હલચલ મચી જાય બીજું સ્વર્ગ ના કરાય એ કોઈને નભાવે આમ બધું કેવી રીતે મેળ પડે તમે જરા સમજો આ તો આમ નાખી દેવા જેવું નહીં ઘણું ઘણું સમજાવ્યા તમે આમ કરો તેમ કરો ને અમે તમારા દંડવત કર્યા ને કઈ કર્યું ત્યારે પાણી કેટલાય છાંટા ને ત્યારે તો ઠંડા પીડ્યા અને પછી અટકાવ્યું આ આટલે ગાયો છે ને એ બ્રહ્મા નું સ્વર્જ ભેંસો છે ને એ વિશ્વામિત્ર ની છે હા હા હા હા ઘોડા છે ને એ બ્રહ્મા નું સર્જન છે ઊંધા વળી જાવ પણ આવું બધું જુઓ હવે આવા તપસ્વી હોય એટલે હવે વાત મારે મૂળ કેવા જ છે જુદી અને આપણે થોડું સમજાવવા માટે આ બધું લીધું એનું તપ ને તમને ખબર પડે તો એ વિશ્વામિત્ર ને સતત થઈ જ જાય ને એને થઈ ગયું કે તપ જેવું કશું છે બસ એટલે વિશ્વામિત્ર તપોનિષ્ઠા તપ થી જ બધું થાય બાકી બધી વાત છોડી દઉં અને જયારે જયારે કઈ વાત કરવાના આવે ત્યારે વશિષ્ઠ કે ભાઈ બીજા સાધનો છોડો સત્સંગ જેવું કશું નહીં આ બે વિચારધારાની ટસર विश्वामित्र के क्या सत्संग से होता है पास में बैठे रहो ऋषियों के पास साधुओं के, के पास ब्राह्मणों के पास बैठे रहो उनके पाँव दबाओ सेवा करो इससे क्या होता है जो कुछ भी होता है तपस्या से होता है देखो मैं क्या कर सकता हूँ मेरे अनुभव से बोलता हूं पाँव दबाओ संविधा लाओ सेवा करो इससे क्या होता है विशिष्ट के क्या होता है मैं नहीं बता सकता बताने का टाइम नहीं है સમય બતાવે કશું નથી હવે ગોળ થઈ ગયા હોય ભગવાનમાં એ બ્રહ્મર્ષિ બ્રહ્મ રસ અનુભવે બ્રહ્મરસના ભોગી હાઈ એ બ્રહ્મર્ષિ अल्ले जयरे जय मुलाकात थे त्यारशिष्ठ जी विश्वामित्र ने ब्रह्मर्सि न कहे राजर्सिंह कहे राजसभाव साधनों नु बड़ प्रवृति मार्ग नु, नु, मा ना तपन आने ब्रह्म में ओघघोल नहीं साधना साधनों ने तप नहीं राजसभाव थोड़ा आ बग नवो करवनी शू प्रवृति राजसभाव वगैरह था राजी कहे आने चोटली खी तो थाय હું આવો બ્રહ્માંડ માં મારું નામ પડે તો હલચલ મચી જાય વિશ્વામિત્ર આવે છે તો જાડવા ખસી જાય જગ્યા દઈ દઈ જાડવા વિશ્વામિત્રજી આ રહે વિશ્વામિત્રજી આ ભાઈ એનું વ્યક્તિત્વ તમે વાત કરો આ તો હું એના છાંટાનું કઉ છું તો આવું થાય છે હાલતો હશે માણસ ત્યારે કેવો લાગતો હશે પણ એની સામે બ્રહ્મદન હાથમાં હોય ઓમ નમો ભગવતે વાસુદેવાય અને ઋષિઓની સંસ્કૃતિનું આપણે કઈ વાત જ કરતા નથી હે જેફરસને આમ કર્યું ચર્ચિલે આમ કર્યું અને બધા એ બધી વાતો બહુ જાપવામાં આવે છે બહુ બધું અને આપણા ઇતિહાસો તો કઈ વાત જ નીકળી ગઈ આજે કોણ ભીષ્મની પ્રતિજ્ઞા બ્રહ્મચર્ય પ્રતિજ્ઞાની વાતો કરે ક્યાં આવે છે ક્યાંય અભ્યાસક્રમમાં કઈ આવે આપણી સંસ્કૃતિનું કઈ આવતું નથી એ તપોનિષ્ઠ તપથી બધું થાય વશિષ્ઠ થી હોય ત્યારે કે ભાઈ સત્સંગ છે એના જેવું કશું નહીં આ બે ની કોઈ ઋષિઓ વચમાં પડે નહીં કારણ કે એને એમ થાય કઈ પીડા આપણો નવાણીઓ કુટાઈ જાય બે ધરખમ વ્યક્તિત્વિષ્ટ તો કઈ ન બોલે પણ વાણી જોઈએ કલ્યાણ બગડી જાય એટલે આપણે તો આત્મા જલી જાય એટલે એને કોઈ છંછડે નહીં કે જ નહીં સદભાવથી ન વિશ્વામિત્ર ને બોલાવાય જ નહીં એ દિશા જોવાય નહીં બહુ સામુ જોવો તો ક્યુ દેખતે હો આવું એટલે કોઈ વચ્ચે પડે નહીં પણ જયારે બહુ આવું થયું ને વિચારો ની પેલું થયું એટલે કોઈ કીધું કે બાબતી પ્રણામ કરું વસિષ્ઠ વિશ્વામિત્ર ને પણ તમે છે વિચારધારામાં અટવાયું અમારે શું કરવું ક્યાં જવું એવું ગણાય પેલું હોય એટલે તમે નિવેડો લાવી દો તો કે મધ્યસ્થી કોઈ હોય તો હો જાય મધ્યસ્થી કોણ થાય એટલે પછી કોઈ કીધું તમે એમ કરો નારાયણ પાસે જાવ અને એ મધ્યસ્થ થાય બરાબર કથા તો જાણીતી છે પણ એમાંથી આપડે ક્યાંય ને ક્યાંય જવાની વાત છે આ એટલે પછી બે જણા ત્યાં આવ્યા શેષ નારાયણ પાં પસારીલા લક્ષ્મીજી ફેર દબાવે બેટા કોણ જાણે આખો થી થાક જ હોય અને વશિષ્ટન્ટ વિશ્વામિત્રજી આવ્યા એટલે ભગવાન થોડા બેઠા ત્યાં આવકાર આપો સ્વાગત કર્યું આવો બેસો શું છે મામલો એટલે કીધું કે અમારે બે આ બાબતની ચર્ચા છે એટલે આપ નિર્ણય આપો કે સત્સંગ શ્રેષ્ઠ કે તપ શ્રેષ્ઠ એટલે શેષ કે ઋષિ આ પ્રશ્ન છે આઉટ ઓફ કોર્સ છે હજી સુધી અહીંયા કોઈ મારી પાસે આવી ચર્ચા કરવા આવ્યું નથી અને તમે જાણો છો મારે માથે પૃથ્વીનો ભાર છે એટલે શ્રમિક છું આ થોડો પૃથ્વીનો ભાર હળવો કરો તો હું કઈ તમારા પ્રશ્ન એ તો કેમ થાય વિશ્વામિત્રી સામે જોઈને કહ્યું કે તમારા તકોબળથી મારો ભાર હળવો કરી શકો છો જળકમંડળ માંથી લઈ સંકલ્પ કર્યો દસ હજાર વર્ષનો તપ અંજલી કરી મૂકું છું શેષ માથે પૃથ્વી નિર્ભાર થાય ઊંચકા છોડીએ નહીં સાડી ત્રેવીસ નું ત્રેવીસ ના થયું અંશ વિશ્વામિત્ર જોઈ રહ્યા એટલે પછી નારાયણે કીધું શેષ નારાયણે વશિષ્ઠજીને કહ્યું આ કોઈ પ્રયોગ કરો અથવા તો કઈ પુરુષાર્થ કરો વશિષ્ટ છે કે મારે તો બીજું કઈ છે નહીં હું તો સત્સંગ પ્રેમી ક્ષણ ની વાત છે આપને માથે થી પૃથ્વી નિર્ભર થાય હટે એ લવ સત્સંગ નો સંકલ્પ કરીને જ્યાં અંજલી મૂકી પૃથ્વી સાત દઈ એક હાથ ઊંચી થઈ ગઈ લવ સત્સંગ ક્ષણ નો સત્સંગ ઘડીનો નહીં ચોવીસ મિનિટ નો અર્ધી ઘડીનો પાંચનો છ મિનિટ નો ત્રણ મિનિટ નો એક મિનિટ નો નહીં સાઈઠ સેકન્ડ નો નહીં ત્રીસ સેકન્ડ નો નહીં લવ સત્સંગ એટલો જ સાધુ સમાગમ જોગ થાય આમ એટલું ફળ લઈને વશિષ્ઠ મૂક્યું પૃથ્વી એક હાથ ઊંચી થઈ ગયું શેષનારાયણ વાળ હરખા કર્યા હાય આજે વિશ્વા જેવું ક્યાં છે આપવા જેવું ક્યાં છે તમે દસ હજાર વર્ષ નું તપ મુક્યું એનાથી કશું ના થયું અને વશિષ્ટ લવ સત્સંગ ક્ષણ ના ફળ મુક્યું પૃથ્વી હજી આમ જો ફૂટબોલ દડા ઊંચી છે માટે લવ સત્સંગ શ્રેષ્ઠ છે એ સાબિત થયું ભાઈ દસ હજાર વર્ષ તપ માર્યું ફરે કેવાનો મતલબ શું છે કે સત્સંગ છે ને પાપ તાપ સંતાપને આઘા ભગાડી દે આ બધા ભાર હોય ને બધા કાઢી નાખે સત્સંગથી થાય તપથી તો વધે ઉલટા સાચી વાત છે આ ક્ષણ માં પાપ બળી જાય એટલા તપથી ના બળે તાપ એટલે વિકારો દોષ ટળી જાય એ તપ કરવાથી ન જાય ગીતામાં કહ્યું ને નિરાહાર રહી રહી મરી જાય પણ વિકારો ના ટળે પણ દર્શન થાય ભગવાનનું તો ટળી જાય અને એ બધું સત્સંગથી થાય ગજબ છે વિકારો ટળી જાય દોષ ટળી જાય સંતાપ ટળી જાય દુઃખ ટળી જાય એના પૃથ્વી જેવડા દુઃખ હોય તાપ હોય વિકારો હોય એ ટળી જાય વાત કેવી છે એટલે જ ગુણાતી છે હું વાતો કરી છે શ્રીજી મહારાજે કાર્યાણ બારમાં વચરા વ્રત માં કીધું લ્યો સંતો હા મેરે તમે તુપ્ત કરો છો ચાંદ્રાયણ આદિ વ્રત કરતા છો ત્યારે એવું મન નિર્વિષય ને નિર્વિકલ્પ નહીં થતું હોય જેવી તમે અત્યારે ભગવત કથા વાર્તા પરમ શ્રદ્ધા વિશ્વાસ અને પ્રીતિથી સાંભળો છો તો મૂકી પરમ શ્રદ્ધા વિશ્વાસ અને પ્રીતિથી સાંભળો છો અને અત્યારે જેવું થાય એવું નહીં થતું ધ્યાન કરતા કહ્યું કે કોટી સાધન કરે છતાંય રજોગુણ તમોગુણ વિકારો ના ટળે ઈ નિષ્કપટ ભાવે શુદ્ધ ભાવે સાચા ભાવે જો સત્સંગ કરે તો તમામ વિકારો અને ગુણ ભાવ ટળું છે આ ક્યુ કીધું છે ને અને એ તપથી ના થાય સાહેબ જઈ તપથી ઉલટાનું ઊંધે રસ્તે ચડી જવાય ઓળખો ભસ્માસુરે તપ કર્યું શિવજી ઉપર શિવજી પ્રસન્ન થયા માગો માગો તો મારા જેને હાથ મૂકું ને બળીને ભસ્મ થઈ જાય શિવજી કે તથા હસ્તું તપ કર્યા પછી સવળે માર્ગે વળવો જોઈ ને તો અવળું થયું ને તરત જ શિવજીની પાસે પાર્વતી જોયા તો એને એમ થાય હું પાર્વતીને પડાવી લઉં એટલે શિવને માથે હાથ મૂકું શિવ બળીને ભસ્મ થઈ જાય એટલે પાર્વતી પછી હું લઈ લઉં જો અવળે માર્ગે ગયો આ તપ કરીને શું કર્યું શુદ્ધ થયો બતાવે છે પાર્વતીજી ઉપર આવ્યો અને આપ્યું એને હાલ્યો ખરો અને શિવજી જાણી ગયા મારી માથે આવે છે હા આવ્યું ભાગ્યા હા શિવજી આગળના પાછળ હવે લઈ જ લેવા છે મારી નાખ્યા પછી શિવજી ભાગ્યા છે પાછળ ભસ્માસુ વચ્ચે વિષ્ણુ ને યાદ કર્યા ભગવાન વિષ્ણુ આવી ગયા મોહિ રૂપ ધારણ કરી અને શ્રીનું રૂપ ધારણ કર્યું મોહિની અને ભગવાન વિષ્ણુ મોહિની થાય પછી એવું આમ ઠુમ્મક ઠમ્મક ઠુમ્મક ઠુમ્મક ઠાલે અને એવું મંદ મંદ મંદ મંદ હસે અને એવા નેત્રો ઓ એવા તે ભસ્માસુ રૂભોજરી ગયો કહી શકતો હોય છે સીધો જ પ્રસ્તાવ એટલે ફાવે તો કાલો પણ હું કરું એમ કરવાનું એ કરવાનું અને પછી તાક દિનના તાક દિનના દિનના તકતક દિન્ના દિનના તક તક દિનના દિનના દિનના આમ કર્યું ભગવાને આમ કર્યું છે તપ કર્યું અવળે રસ્તે ચડી ગયો આ ખુદ વિશ્વામિત્ર છે ને આ તપો નિધિ હ પણ ઓલા બ્રહ્મરસિંહ વિશ્વામિત્ર ને રાજરસિંહ કે એમાં ચોટલી ખીતો થઈ જાય તે પછી તો બહુ લાંબી કથા છે હું ઈન શો કહું એટલે પછી વશિષ્ટ કરો ક્રોધ ગયો કેવું ઈ સત્સંગથી જાય પણ તપથી જાય નહીં એટલે કયું જેવો સત્સંગ છે વશિષ્ઠ કે એટલે સત્સંગ એવું બીજું કશું નથી આને પછી ત્યાં સંતા છે અને જેવો લાગ મળે અને વશિષ્ઠને ખ્યાલ પૂરો કરી નાખું અને એમાં અરુંધ એમના ધર્મપત્ની એની સાથે બેઠા છે વશિષ્ઠ આકાશમાં પૂર્ણિમાનો ચાંદ ખીલો છે અરુન્ધતી દેવી પૂછે છે પતિદેવ આજે વિશ્વમાં તપ કોનું શ્રેષ્ઠ હશે ત્યારે વશિષ્ઠજી કે છે आज वो पूर्णिमा चांद खिलो आज जलहड़ू तप कोई नप तप तपेश्वर जो कोई व्यक्ति अत्या विश्व तो एकमात्र विश्वामित्र है बीजे कोई वहाखाण सा तो मैं आश्वत तपो निधि नहीं आ चांदी पूर्णिमा है यहाँ जलहड़तु जो कोई तप कोई तो हो तो एकमात्र विश्वामित्र नुने थी गयु ओहोहो आ तो खोटो ख्याल અને દિલમાં મારું સ્થાન છે એકદમ હથિયારો છે આ માથું કાઢીને સત્સંગ કરીએ ન થાય સત્સંગ હ જેવા પગમાં પીડ્યા અને વશિષ્ય બોલ્યા બ્રહ્મર્ષિ પધારો પધારો પધારો બ્રહ્મર્ષિ આ લે લે आने आंख में आंसू साथ ही बोलिया महाराज ते पे क्यों हो तो तब था कहू ने खाऊ आज राजस भाव ग आंख में आज पेली आंखों भीनी थी विचार तो करो विश्वामित्र जी आंसू है ये भक्ति है ये प्रेम है कोरा ठूठा जेवाई गया था तब आज तेरे आँख में आंसू आया आज ते कोई साधु कोई पग में पे मार पगत नहीं आज तब तप ने खुदी तप आज चरण राजसभाव तार कहु छु पधारो ब्रम्हर सिंह सत्संग हम शुरू थे आ सत्संग महिमा है के लव सत्संग नो ये लव सत्संग सत्संग સમજવો અતિ દુર્લ છે બાલા ભક્તોજનો જે સ્વામી નારાયણ ભજન કથા વાર્તા સત્સંગ આપણા જીવન અંગ છે આપ સર્વે ગુરુકુલ પરિવાર ના યુટ્યુબ વગેરે માધ્યમો નિત્ય અમારી સાથે रहो चो। तो आबाड़ो शेर करो सबस्क्राइब करो अपनी गुरुकुल परिवार्यूब चेनल रेग्यूलर अपडेट मे बेल आईकोन पर क्लिक करो आम करने सतत सारी प्रवृत्ति साथ देवदर्शन उत्सव ज रहो